તમે ભનેલાવ છે એવું એ લોકોને જૈનો હાથિયાત મરી જાય જે પણ ડેરાશન પણ નોટ ઇન ક્રિએશન લાગ્યું પડ્યું ભગવાન લાકડા ક્યાં ભાઈ છે ભવન રાખો વિવેક રાખો કઈ સદ વિવેક કયો છે ભગવાન ધર્મ ને શું કયું છે સદ વિવેક પામ્યા સિવાય ધર્મ વસ્તુ નથી પામતા ભગવાન તો શ્રદ્ધા ક્યાં જોવા દે માં જંગલી સુખ શું થયું એક જ વાત સાયન્ટિફિકલી હોય ઊંચા शब्द तो यहाँ देखा ज्ञा शब्द है नकल है थोड़ा गण पूछिए आप ज्ञा छो तो बुद्धि खाई नहीं तक પોતાની દુકાન કઈ છોડી દે ઓછા કઈ લાલતુ કઈ દુકાન ઓછા છોડી દે આ જગત લોક લાલતુ છે ઉપનિષદ તેવું ના હોય તો જીવતું સાથે બંધ થાય નિકાલ થાય बंदना पुनर्बंदिक करना मतलब नीले खाए पर बंदना खाए बस एकच पे का तो तुम्हारी आज्ञा थी जे तुमने पुणे बंदाए कितना दी तुम्हें आ 2 1 2 उधार में बल मिले कर दे तुम्हें ये प्रत्येक चोरन सुरकार बने खात है જેવું તો જે થતું હોય અને હાડતું ને ના હાડતું બંને જો એકાદ્વા થાય કરીએ તો આપણને કેવી રીતે આ જાનવરો શું કહેવાય ને શું નઈ કોઈ શીખવાડવું પડે એની માટી કરતી અને વિકલ્પી થયા તૈયાર હાજર થઈ છે राघवेश्वरी જા લાગત બે તમે સામાન્ય જવું ના બોલો શાકભાજી છે સામાન્ય તો એ માર્કેટ માં આવે એ બધું માર્કેટ મટીરિયલ સામાન્ય કેવાય માનવ સામાન્ય કેમ સંસારમાં ફસાયેલા છે માટે મુશ્કેલી મારી બે મને ચોરી વાત જાત ને સામાન્ય ના માણસો બોલો આત્મજ્ઞાન મેળવવા માટે સમજણ નથી પડતી જલ્દી કેવી રીતે મળી શકે ઓહો જેને સમજણ નહીં પડતી મોટા મોટા માણસો પામ્યા નથી એટલે રામકૃષ્ણ પરમહંસ પડેટ છે એટલે શિક્ષક છોકરા શિક્ષક થયું અઘરું છે કે તમે જે છો તેવું અઘરું શિક્ષક કયું અઘરું તમે સમીક્ષક છો સમજ ના પડી ગઈ શિક્ષક શિક્ષક હા તો પછી ટીચર સૌ અઘરું છે ના ચડતું ના પડે પણ ચડો જાય રસ્તો એમાંથી છટકવાનો કોઈ રસ્તો એ રસ્તા હું તમે કરી હતી દાદા એ મને કહ્યું છે કે જે જે કહે છે બધું કરી હતી કેવી રીતે ના પૂછશે કોઈ કેજા પણ બધો કરીએ કે એ શું કે નોકરી સુખે મુજબ આપે પણ મકાન કેવી રીતે આપે એ કે છે શું કરું પછી મુજબ દ્રષ્ટિ એટલે દ્રષ્ટિફળ મળ્યા છે જેની દ્રષ્ટિ પડી એને દ્રષ્ટિફળ મળે અને બીજું કયું ફળ મળે ના આપી અમારા હાથમાં કારીયે નહી અમે શું આવીએમા આવ્યા છે આપીએ લાયક હતા માભા માં ઘણા વખત બેઠેલા મોક ના સારું પડી રહ્યા છે એ વખત છોડી દેવાની પડી રહ્યા બધા બી જતા જાય વિતરાગ ભગવાન ખોરાક સ્ત્રી ના બે નઈ જો ખોરાક સ્ત્રી બે હેલો નથી કરે આપડે આપડે એટલી અરે ધંધે ઉઠ્યું છે બાકી જૈન ને જૈન તો આ મુંબઈ માં હોય ને એ પચા પચા પેલા એરિયામાં સુગંધી ફેલાવી છે આ ફેલાવી વૈષ્ણવ નઈ દેવું કહ્યું કહ્યું ઉપકાર કરે તોય મન ના અભિમાન આ કેવું વૈષ્ણવ કરે ને ગાંધીજી બોલતા અરે બધું ગયું વ્યાખ્યા વ્યાખ્યા ચડી ગઈ ગોળા ગોળા ગાડી પૂછ્યું નકું આ કેમ લે આ ગાડું ચાલે છે બરોબર ઘોડા ફવડાવતો નથી બરોબર થયું દાદા ફવડાવે કે બહારના ટ્રેન પછી ગયા હતા ગાડું ગોળી ઘોડાગાડી બરોબર ચાલી નઈ મને તો એવું લાગે છે ડાટા દાતા ચાલ ગયા રહી ગયા લુકા રહી ગયા મને તો વડોદરા ને અત્યારેગાડી વાળા મને ભૂલી ગયા છે પણ પંદર વર્ષ મને વડોદરા બાર જોવાનું ભાઈ બે ત્રણ રૂપિયા ખર્ચ કરવાનું ઘોડાગાડી વાળા ને લખવાનું તે તારે સાઈઠ રૂપિયા દાદ ના ત્રીસ રૂપિયા બરોબર ઘોડાગાડી વાળા જે મક્કી પડી પણ ઘી તો ઘી તો ચોપડી ચોપડી પણ હતી એને સમજીએ પધર ચાલુ કરે તમે મનમાં કેવી સ્વાર્થો કરવો પડે ખુલાસો કરવો પડે અને આ કબ માં બઉ થાય એટલે પછી એનું ભજન થાય આઠ માં નિશાની એવી કરી આપીશું લલિત ને ઘાસ ભરે લલિતને માર મારે નાસ્તો કરેલ નથી બધા ગભરામણ થાય આવું બોલાય આવું બોલાય શું બોલાય ત્યારે બોલાય નથી ભરેલા નથી પહેલા લોકો હારું મરી ગયું ખાલી નાખી તમે ગમ ના સમુદ્ર બહાર બોધ વાલી ને રાખી મૂક્યો હતો કે મને આમ કે ચંદ્ર મારા પડવા ને મળેલો છે પછી જયારે બહાર કાઢી જોયું તારે પટ્ટા વાળા હતા આપણા બાપ દાદા તેનો સિક્કો છે એટલે એવું જાણીએ તો ફેંકી દીધો પછી રાખી મૂક્યો હતો પછી કોઈ એક કુટુંબ ની અંદર નો છોકરો ભણ્યો કે કાઢો તો ખરા કયો ત્યારે એમાં સાંભળ્યું કે કોઈ રાજા કોઈ એનો સિપાહી સિક્કો હતો એટલે પટ્ટાવાળા તરીકે પેલો હતો તે પિત્તર હતો ચંદ્રક છે કારણ કે ભગવાન મહાવીરે એવું કહ્યું કે ભગવાન જગત નો સૃષ્ટિ કરતા નથી કેટલું પણ દેખાય તાર થી આ જયરો જોડે ઝઘડા પાડ્યા છે તે મારે ઝઘડા કાઢી નાખવા કરો ને સાંભળ્યો એટલે મારે પેલું ના કહ્યું કરતા નાસ્તિક કયા નાસ્તિક નાસ્તિક સારા આધારે નાસ્તિક કહું છું કોઈ કોઈ જીવ નાસ્તિક હોઈ શકે નહી નાસ્તિક નો અર્થ સમજતા નથી તે નાસ્તિક્વ છે નાસ્તિક કેમ કેવાય તે સમજાવ થોકા થઈ આપડે કહીએ તમારા જેવો છે આખા આખો કે ભગવાન બગડે તો જરૂર બગડે છે આખો તો જરૂર બગડે છે ટીવી હોય ને એકદમ આપી જોઈ જશે મારવા માર્યા મરતા ખુદી દા વર્ષ ને પછી મરી ગઈ તો સુધી માટા મારી મારી કર્યા ચીધે પડી મારવા સાયકો ઇફેક્ટું ક્યાં ત્યાં આકર્ષ ને લગાવે કશું ને આ તો ઘૂંચાય બિચારો સાયકોલોજી ઇફેક્ટ તણાવ છે કેટલાય કહી દીધું આમ કેવું દાદા મુસીબત એ જ થઈ છે મુસીબત એજ થઈ છે અને આ બધું જેમ બધો અપાસરા માં રહ્યો વ્યવહાર ની અંદર મને બધા હલકો થઈ જાય આપડે નીકળી જાય બધી તેલા વર્મા ઓરે તેલા વર્મા કેન પ્રિન્ટ આ ટિન્ઝના પે પેલેક હા અંતે કલાક નહી ભાય તો આવવાનું કારણ કે ઇન્ટરેસ્ટ બહુ પડ્યો ને ઇન્ટરેસ્ટ પડવાનો બરો છે અરે મારજે 200 તો ઇન્ટરેસ્ટ પડાય એટલે એક દરદાન તૈ 65 કલાકમાં તો એને ઓલરાઈટ બને કે સભાદાગર હાજી કે એમબી કે સ હા અને ત્રીજું ત્યાં આગળ છોકરાઓ તૈયાર કર્યો તો બઉ થઈ ગયું પોંચ તૈયાર કરી એક બાજુ જોર તો જુઓ આપડે કરતા છીએ ને સત્સંગ છે એમ બોલવાનું હોવાથી ઘણા લોકો ને એને જે જૂનું પકડેલું છૂટતું નથી એટલે પાછા જવું પડે પણ પછી મારા શબ્દો પાસે ઉગ્યા જ નહીં ફળી વાતનું હવે હશે તારે ખોટા ને ખોટું કઈ જ ભગવાન દર ના પછી છે કે મહાશિવ કોણ કહી શકે જેને ભગવાન જોડે જબરજસ્ત પ્રેમ પડી આપડો થાય ગયો કેટલીક સર બી કઈ રાખ્યું ક્યાસે તો દાદાને સાંભળ્યા કરું છું અને કલ્યાણ થઈ જાય માર આપડે અમુક બધું હમ ધક્કો ના હોય પછી મિત્રો તારી તમે ચેક કરી ને બધા પેલા ગમતા હતા તે ગમતા હતા હવે ના ગમતા જાત નો ગરબા એમને એમ ખબર હશે કે આ આપણે કરીએ છીએ કે બીજું વખત આ હું નથી કરતો કોઈ કરે તેવી ખબર હશે અનંતવતા રે છે મનમાં સુઈ માની દે હજી બધું કમાઈ ગયો આપી થતા બધા હું કરું છું ધર્મ કર્મ તો કરતો હોય છે શીખવાડીશું ધર્મે પૂછ્યું તાર નામ નામ જ આપેલું છે ભગવાન ના ટુકડા થયા કોડું હતું ને તેને કાપી ના લોકો અને હું નાખ્યો કઈ લક્ષ ભગવાન ભગવાન સર્વાંશ નીકળે બધા આવરજ છે આવરણ માં શું નીકળે અજવાળું હવે આખું થઈ ગયું ચોપડ ચોપડન પી જાય કે થાય સરકાર પછી ચીર આખો દરે છે દાદા ભગવાન મે છે તેનું ગવડાવું છું હોવ પ્રકાશ નીકળવો પ્રકાશથી નીકળે પાંચ અંશ એક વાર એક અંશ બે વાર બે અંશ પાંચ વાત એટલે કરવા જાય કેવું એક અક્ષરે કદું કરતો નથી અને પછી દાવો હું મળે તમારું તમારું બધું હરકું કે છે ક્યારે આવે ને બધું ક્યાં લાગશે આમ તો ભૂલી રહેવા જતો આગળ જોખમદાર ગણીશું કરે છે કોઈ સમજે તો આ કાયમ નો કોડો ઉપલે સમજે કાયમ કેવો ભયંકર ગુનો કરી રહ્યો છે અને ગુનેગાર માં સાબિત કરવાનો ભગવાન સિંહ કહેવાનો છે એની કઈ વાત કરાય મે <laughs> <laughs> <laughs> આપડે કહીએ કે ના તું કબે છે વાંચે ક્યાં ગયા છે તું બુધે ગા ભયંકર આ ભગવાન વાંધો ક્યાં બૂઝેગા कदाजी बीच कर जबरदस्त कहती कहे लौकिक लौकिक लौकिक लौकिक मेह पड़े कहू पड़े पड़े तो कहते हैं વકીલો જ માગે સાથે જ પડ્યા ભગવાન આકાત હરકાત એમ કઉમદારી ઈરાન ને અપમાન થયું છે એ બધું જોખમ થયું કેવું મોટું અને जुदापा सचु बुदापा नहीं एकता बन एक એકતા નું ભંગ તો નથી પણ અજ્ઞાન અજ્ઞાની છે અજ્ઞાન નું ભાન થાય તો એ જ્ઞાન થાય અજ્ઞાન નું ભાન હોય તો એક જ મને અજ્ઞાન અનુભવ આવે આપડે કઈ સાહેબ આસનેસ તમને તમને ના મળે પુરાવા હું જ કહું છું સામાયિક નથી બોલા ખાતર બોલા નહી બધા बराबर <laughs> <ना था। laughs> હા નહીતો તમે શું કેપે સાહેબ આ નથી આવ तो कर्म नहीं तो, कर्म कर्म तो, तो कार्य करे हूँ करते भान हो है। જાણતા કરતા નથી કરતા નથી પણ કોઈ કરતા ભાવ નતો દાદા ખાસ નહીઓ શામાં હતા આ ભાગ અન્યાય છે અજ્ઞાન છે અજ્ઞાન ની પૂરી સ્ટડી કરી લે અજ્ઞાન અજ્ઞાન ની સ્ટડી કે જ્ઞાન નું શીખી લાવે અને બાકી રહ્યું જ્ઞાન શીખે તે હું ન પોતે ભણેલ ભણેલ આપણે જેટલા માર્યા એટલા જ માટા પાછા મારે વાંટા જ સાયકોલોજી ઇફેક્ટ છે સાયકલ નીક કે આ બધા આપડે અમે હાભાઈ બધી વાત આવે અમારે કઈ બઉ ટાઈમ વગાડવાની જરૂર નથી તમાર સાહેબ કરું કરતો નથી એવું લાગે તમે એને સારું નિરીક્ષણ આ પરીક્ષણ તો જેવું આવવાનું છે ત્યારથી પણ એટલે લાગે પડી ગયું છે ને લોકો જવા છે